મારે આગળ નથી આતો સાધુઓ અમુક પાછા સાધુઓ સાથે કૃષ્ણ ભગવાન મહાન મૂર્તિ છ ફૂટ ઉપર નું લિંગ જબરજસ્ત અને એક બાજુ વચ્ચે સિમંદર સ્વામી સિમંદર સ્વામી પાસે ચાર તીર્થન કરો પેલો બીજો ત્રેવીસ ચોવીસ ત્યાં વિતરા વિતરાક હોય પક્ષપાત નથી ત્યાં નિષ્પક્ષપાતી હા અમારું તમારું ત્યાં રીતરા રેકડી મર્યા બધા તો વિતરા થોડું સમજવી પડે ને સમજવું પડે નિષ્પક્ષ માર્ગ હોય કેવો હોય નિષ્પક્ષપાત આપડે બોલવું હોય ના બોલવું ના બોલીએ પણ પક્ષપાત ના હોવો બરાબર કે અમારું હાથ નું ખોટું પક્ષપાત અર્થ બીજા પક્ષપાત નો અર્થ શું થાય છે આખો પક્ષપાત રાખે છે કે જઈને તદ્દન ખોટા જઈને એટલો બધો પક્ષપાત રાખે છે તેથી રાજતો નથી ઠેકો અક્રમ નીકળ્યું છે બદલ છે ને બધું હા દાદા કામ લાગ્યું ને તમને પેલું હદ તો કામ લાગત ના લાગતું લાઈટ ભેગું લાઈટ છે અને જે ઢબ છે ને મૂકવાની કાળ ને આ ઘી છે તે આગવી છે नहीं तो अपना आता दुराचार बंद सदाचार दुराचार बंद सतू करते है है की की में कोई तो तो एक सीध एक संवसारी एक भव्य प्रकार लख ભગવાન બે પ્રકારના જેવું સમજાય છે કેટલું બધું અને કે છે અભવ્ય આવી કે નઈ એના પર કેવી નતી અપાઈ પાછળ થી પાછળ જે અનુવાદો થયા ને એમાં કૃપા કરો હા તો કૃપા કરીએ મેં તો સાધુ સાધુઓને ભણાવે છે તો મેં કીધું દાદા કે છે બધું સમજાવો કે દાદા બરોબર મારે તપ્લીટ કામ થઈ જે ટેકો થાય ટેકો દેવો અને તે ટેકો કેવું છે આ લોકોનું સંઘ કે તમે આપવું છે પણ છતું પરિસ્થિતિ ના હોય અને તમે કોઈ મારી પાસે લેજ ગો કોઈ ને પણ ભાવ તો તમારો અમે ભાવ જમે કરીએ છીએ રકમ જબે નહીં કરતા કરોડ નો ખર્ચ માણસ છે મુંબઈ માં અડધા કલાક કરીને મેં એને કહ્યું કે પાંચ દસ માંથી ના આપજો તમે દસ ચાલી વીસ હાજર આપજો આપ્યા ગજો અને લાખ તમારા ગણા છે આજે અને ના પાય તો તમારી પરિ આ સંઘમાં કોઈ તમારું નામ ના થયું કારણ કે આ છે આપીને કીર્તિ માટે નથી આપતા હોય તો પાંચ ભાગ જુદા પાડ્યા એટલે જીત્યા બહુ થઈ ગયા થાય ના થાય આલું વ્યાજ ક જેમ તેવું કયાસ ઉભું કરું છું કારણ કે સંકેત છે મને હું તો કઈ બધું એવો છું જ મારી કશું જરૂર નહીં આશરે મારે આશ્ર પાછ કઈ જરૂર નહીં આ તો મને સંકેત થયો આમ થશે સોળમી તારીખે મુહૂર્ત છે અને આ બ્રહ્મચારી લોકો માટે છ લાખ નું બંધાય છે એ પણ એનો મુહૂર્ત થઈ ગયું બધું થઈ ગયો મેં અમલ કરી અમલ કરીએ છીએ કે ગેડે અમુક ગૌં છે અમલ કરીએ છે એમ કહે છે ના અમલ કરવાની વાત નથી એ તો વાત જની છે અમલ કરવા એ ધારી વસ્તુ છે કા કાયમ એડે બ્રંચલ દેવા ભાવ થાય કરા ના તરત નથી થાતા હે ભાવના થાય પણ અમ નથી મુકી શકતા અમ બરોબર છે પણ આ ખોટું છે આ બ્રંચલ એ ખોટું છે ઉપરવા થયું હાય હાય હાય પુસ્તક થી પુસ્તક થી થયું મોટું પુસ્તક નાનું દે નાનું નાનું નાનું ખોટું આ મારી માં દે ના આજી તૈયાર ખોટું છે એ આ બોલે છે આ કુ કામ નીકળી ગયું અમૃત બિંદુ પડે ને પડે એવું તમારે થાય છે અમૃત બિંદુ પડે છે મયા કોઈ દરિયા મૃત ભાઈ થઈ જાય એક 50 મીટર બોલે એ એ બને છે એ તો બને છે ચાલો સૈંગો અભિવાન બોલે છે કે શું બોલવા હું અહીંયાનો તો ગાટા ગાટી બોલે છે ડર પર આપો રે લાઈન પર ડાયન છો ને ડાલા બોલા સી એકારો બોલે છે સૈંગો એવર એવું છે ને સાઈ ત્રણ પોતા માં સત્સંગ નો લાભ મળે પણ સેપરે એવોર્ડ નો લાભ ના વગર પૈસા બેંક માં પૈસા રાખવા જરૂર નહીં બેંક માં લઈ લેવાનું રૂપિયા ભરી ને શું મળે જે માગે એ મળે આ દુનિયા કોઈ ચીજ એવી નથી મળે હાજર આખો એવોર્ડ મળ્યા કરે તો બે હજાર રકમ દે મારી ની તબિયત સારી છે લાખો વર્ષ એકાત્ર મા પાછળ પડજો થોડી વખત ને કોઈ ચીજ લેવાય નઈ એ બરોબર છે રાતુ દેવું ભગવાન તીર વાગે રોગ દીધો લોકોને દેહ રાખનારા બધા શ્રદ્ધા જોવાની શક્તિ નહીં બોલ્યા મારી પાસે આગળ કહી શકે તે दे, दे दे ये कौन अधिकार अधिकार। ये अधिकार अधिकार अधिकार छे? छे छे? ते दे बन था यार नहीं है ते चालू होली बंद कर પછી પોતે ઉતારતા થાય દેહાદ્યાસ જંતો એક સંતો એવો નથી દેહાદ્યાસ ગયો સંતો છે એને ના પાડતા નથી આપડે દેહાદ્યાસની કહેવાય શું અને ઘોટા કશું વધારે પડલું બોલ્યા નહીં બિચારા બઉ ચોખ્ખું બન્યા એનું કઈ જોઈતું જ નતું જેને કશું અહી કર્યું કૃષ્ણ ના ચાલે ચોખ્ખું ગળા નીકળ્યા દોકા જમણા નીકળી જાય ને બધું પણ બધી જૂની માન્યતા એવી ઘર કરી ગયું હશે એવી ઘર કે લાલતુ ના હોય કોઈ કોઈ ના માને કોઈ ગણકાર નઈ આવ્યો પૂનમ ભાઈ દાદા કઈ તમે ચમત્કાર કરી બતાડો કે ચમત્કાર માણસ કરી શકે નઈ ચંડા એવો માણસ ચમત્કાર કેવી રીત કરી શકે કઈ મોટા એ કર્યા જવું ફાંસી લેવી પડે એટલે પછી એમને માન્યતા છૂટી નહી જ્ઞાન હતું જ્ઞાન માં બેવાયા હતા આર્થિક મોતવી પડી ગઈ એની ઈચ્છા કે નહી થઈ કે છતીસો નો હાડો આવ્યો એને જોવાનું દાદા ને આવું કહ્યું ત્યારે દાદા એ ખરું કહ્યું નથી શું એમ છે પાણી ચડી ગયું એટલે પછી કલા કેસે एक बार चमत्कार, नहीं बता चमत्कार। कर भरत चमत्कार कर लगा बोल मूत निकली जाए एक जात कोई बाबा रस्ता में फसा है कुछ भी कर सकता है मेरे को ચીડવા ને ચીડવે છે હંકારી અને કટાર મારતો એટલે આપડે એમ કઈ બટાવી કટાવી જવાનું એને છંછેરી શું કહેવાય આપને છંછેડિયા આપડે વાઘને છંછેડા ભરે છે આપડે ઓછો નથી કરતા બે હજાર પછી એ મહાદેવ ને કહ્યું હું તો માનું ચમત્કાર ગમે તેવો ચમત્કાર સૂર્ય નારાયણ અહી લાગતો એને ભરકાવું કહે તારે કયું દુઃખ હતું આને અહીંયા આગુ પાછું કર્યું આગુ પાછું કરનારો છે આ વલની જે સજાવટ છે આગુ પાછું કરનારોનારાયણ પૈસા નો દેખાડીશું લક્ષી નો ચીરા નો દેખારી આગુબાજુ કરે કોણ કરે સૂર્યનારાયણ લાવે આવો તો બીજા બેઠેલા છે અધિકાર છે ને મારે ગોરી હા બે હારે હિસાબ વગર તો થાય એવું નથી પાછું પણ તે આપડે એવું ના કેવું જંછેડવા તો નહી જ કોઈ નહીંછેડવા એવું નંછેડવા નહી એ કે સકતા બધા લોકો એટલે ભરત ના હાથમાં શું હાલ્યું કે લખભાગ બીજી વખત હા ચાલાકી મારા તમારા જે માણસ ત્રીજું કહ્યું દેવની સાધના કોઈ દેવ ની સાધના હોય તો જાપાન ઘડિયાળ લઈને અહીંયા આગળ આપે પણ જાપાન ની કંપની માં તો ઓછો થાય નવું ઉત્પાદન કરી શકે નહીં ભગવાન રાખે એવું કઉાને ઉપરી જ નહીં એમ કઉા કેવા આનંદ ભાઈ દેખાય છે આપડે તો નહી માણ ભાઈ બધો નીકળી ગયો ખોટો ભાઈ બધો ગમતો લઈને પૈયા કરીએ એક દાદા આવું સ્થાપન કર્યું છે ને તે ચાર માણસ નો હાથમાં જશે શું કહ્યું સ્થાપન કરવા દે ને એટલે અમારે માં તો નથી દલાલ કેમ પેસે દલાલો શું છે બંધાયું બધું લખો પાર્ડ માં કે આચાર્ય મારા જે ઘણું સેવા કરી છે મૃત્યુ સર મૂર્તિ નો થાય દર્શન કર્યા આચાર્ય તે દેવું નાખો છો મારી મૂર્તિ નામ અહી આગળ રાત્રે રાહાડેલી તમારી પાસે મૂર્તિ નામ કે ના પણ આ લોકો મૂકે દલાલી જતી ને મૂકે તો એની મુકાયદાસજી મુકાઈ હજી એમના શિષ્ય પછી મહાવીર કે એમને ઘેર ગયા તો કૃષ્ણ ઘેર ગયા અને ગોપ્ય અને આ ભણેલા છોકરા પકડી દે છે બીજા તમારી ભણેલા ખરા પણ બે બાજુ દહીમાન દૂધ માં બે બાજુ પકડા ખરા ખરા એ સાચું છે બે બાજુ પગ રાખે અમે અમે રાખો આપડે આપણા બાપનું શું દવા આપણા બાપનું જ ગયું મારે બોલવાનો અધિકાર કારણ કે અમે અમારી પાસે દવા અપાઈ બધી અવરું અરુ બોલ્યા હોય દવા પી લઈએ ચોખ્ખું બોલવાનો અધિકાર તમે બોલવા દરે બંધન થાય એટલે અમે બોલીએ તમને કઈ તમે બોલશો રે સમદેકલાને જ બોલવા દે ને ખોટા દે ભલે અમે ખોટા દેખાય અમે ખરા દેખાવને પીજો પજે બરતનાત ને ટી ગોપડી ગયા બીજા બધા જાદુગર ને ના આવો જ આવે ન દેખાય વાત નાંજીએ તેલા પર દેખાય દીધો બરો જો આ બહાર આપણ પ્રાચાર કર નો કે તમે તરું કવર નું પસાદે પડગે તો સાતાના બધી વાતચીત કરજો ખુલાસા થાય નથી હતા ખાસ કોઈ નથી બીજા તો ખાસ કોઈ નથી બીજા તો ખાસ કોઈ નથી દ્રષ્ટિ ઉભું થઈ જાય બીજી દ્રષ્ટિ કઈ કરીએ ગમ ખાઈ ગયા પછી પધર લે તો પછી બધા જરાબ કરી નથી આવતી બિલો બિલ ખરાબ આવી અત્યારે જીત્યા પછી રહીશું સંજ્ઞા થી છૂટે ભગવાન ની સંજ્ઞા ટુ વ્યુ પોઈન્ટ કરો છો ડેબિટ બાંધેલું સારું કે તમે ના કરો છો અત્યારે આ બધું ભોગવી રહ્યા છે બધી ક્રેડિટ છે તમારી નવું ડેબિટ થાય છે ખ્યાલ તો રાખવો ના જાય પછી આપડે કઈ મારે ઉમેરી આવે તો કોણ ઉમેર્યા પેલા જ આપડે વિચારીએ ના થાય એ જોવું જોઈએ એ તો અમારી પાસે આ સત્સંગમાં તો તમને કરી આપીએ ડેબિટ જ ના સારી ક્રેડિટ જ થયા કરે એમ કે છે કે રોજિંદો શું ઉપચાર કે આપણે રોજિંદા વ્યવહાર માં શું કરીએ કે જેથી કરીને આપણને ડેબિટ ના થાય उस <laughs> <ना। laughs> <laughs> <laughs> गुनेगार गेम एक मसू क्यों को जगत नुनेगारे આ પકડાયો વાસ્તવિકતા માં આવું છે અને ભ્રાંતિ માં આવું છે કાપી ગયો એ ગુનેગાર શું કહે એ બધા ડાયાબીટ વધે છે અન્યાય કરવાથી ભૂલ મેચું લગાવ્યું છે જે વખત જે માણસ ભોગવે છે તે વખતે એની જ ભૂલ છે નો ન્યાય અને કોર્ટ નો ન્યાય ના ચાલે છે તે તમારે જગત ના લોકો એ ભ્રાંતિ નો ન્યાય છે ભ્રાંતિ થી બહાર નીકળ્યા આ ન્યાય આ ન્યાય જે જાણી ગયા તેને કઈ દુઃખ જ નથી ન્યાયું આ ન્યાય છે જગત અને કોઈ બનાવ્યું નથી ભગવાન બનાવ્યું નથી બનાવ્યું હતું કુંભાર એને ક્રિએટર કે કુંભાર કે લોકો અંગ્રેજો કે છે ક્રિએટર તો પછી મારે ફોરેનના સાયન્ટિસ્ટને કહેવું પડ્યું કે ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન્સ વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક્ટ તમારે વ્યૂ પોઈન્ટથી બરાબર છે ગોડ ઇઝ કરેક્ટ બાય ઇન્ડિયન વ્યૂ મુસ્લિમ વ્યૂ નોટ બાય ફેક્ટ લાસ્તિકમાં એવું નથી આ તો બધું જ્ઞાનથી બહુ થયેલું છે કે હું જોઈને બોલું છું આ શાસનની વાત નહીં બોલતો હું જોઈને બોલું છું આ વખતે દેખાય નહીં દિવ્યા ચક્ષું દેખાય ઉપાધિ માં સમાધિ રહેવાય ઉપર ઘર કાગળ આવ્યો તો કરો સાબ આ જેવું છે ભણાવે છે ઊંઘ માં બોલે છે ને આ ભણનારા ઊંઘ માં બોલે છે જજો જજમેન્ટ આપે છે તે ઊંઘ માં આપે છે ઊંઘ માં બોલે છે આ બધા ઊંઘ માં જ વ્યવહાર ચાલી રહ્યો છે ઊંઘમાં રાખે છે ને દેવા જ થાય પછી બધું ડાયબીટી થઈ જાય પોતાનું અહિત જ કર્યા કરે પૂર્વે કઈ સારા સંજોગ બાચ્યા છે તેથી આઈડ થઈ રહી છે જય આપડી બધી સાહેબી હોવા છતાં એ લોકો દુખ છે એ લોકોની સમજ ને કઈ જતી જયારે સાહેબી નથી ત્યારે સુખ હતા લોકો તારે સાહેબી છે બધું સરપ્લસ છે ચિંતા કેમ થઈ ગઈ ચિંતા કેમ થઈ જાય કે આપડે કઈક લોકો કહીએ છીએ તમે ક્યાં આહવાન કર્યા હતા કે કાળા કરે તો તમારી ચિંતા કેમ થાય આત ધ્યાન અને રુદ્રધ્યાન થાય ને ફળ શું આવે એટલે ખબર પરમ શાંતિ ખબર નથી એમને આત ધ્યાન રુદ્ર થવા દરેક દિન તો સમજ લક્ષ્મીજી આવે હગુ હલવાય ગમતો હોય તો એ રહેતો આનંદ થાય અને જાય તો દુખ થાય અને ના ગમતું એથી માતા આવે તારે આવતો જ દુઃખ થાય એ બધા ચિંતા ના ઉપાધિ થયા કરે જરૂર કરી આપડે અપમાન કરે તો નઈ કરવા ને જાય છે ના કરવું હોય ઓછું તાબામાં ભગવાન માં આવું ના બોલાય માહિતી ભગવાન તો સંપૂર્ણપદ હોય ત્યારે બોલાય ભગવાન અમારું હા ચાર ડિગ્રી ઓછી છે ભગવાન ચાર ડિગ્રી નો ઘેર છે અમારે બોલાય નઈ ત્યાં સુધી દાદા ભગવાન અમે તો જ્ઞાની પુરુષા ભગવાન હા ત્યાં નિષ્પક્ષપતી મંત્રો છે કેવા છે જૈનો બધા ધર્મ આપણે હાજો બધા ચિંતા ચિંતા આવી ગયા ગોવિંદ પણ આ વર્તમાન કલ્યાણ થાય જાત્રા નું ધામ થાય ને તો કૃષ્ણ ભગવાન જાણે કોઈ બને કરીને સીધી સમજી જાય એક શબ્દય માન શું ગદ્યો પીખવલી છે કે ઉંગતા માન શું ગદ્યો છે આતાર્યો તો આ બધા ઉંગે બધા ઉંગે તો આ એ સુકનો આંક સાત 184 અંદાવાદ સોન તો દેવિત મેલ્યું છે વિષ્ણુ મે પાટા કપડા વિષ્ણુ મે પાટા કપડા કોઈ પણ જીવ ને ચરમાવર્ત ની પેલા અધ્યાત્મ ની પ્રાપ્તિ થાય જ નહીં આપડે એવો નિયમ જ હોય ને કોને કહ્યું તમે એક ચોપડી માં વાંચ્યું પ્રાપ્ત થાય તમને પ્રાપ્ત થયું નઈ થયું આ ચરમાવર્ત નથી તમારું આ ચરમાવર્ત નથી ચર્માવર્ત એટલે શું સમજાવોપડી વાળો ખોટો ઘરે તમને ખબર પડી ને બધી બધી ખોટી છે ભાગ્ય કોઈ હાતી હોય બધી અહંકારી છે જન્મ જ ના હોય આ બારી એવું હોય કે ચર્મ છે એવું પૂતગલ હોય મજબૂત ચર્માવ નહીં હોય એટલે ચર્માવત નવાણું એટલે ચર્માવત નહી દશામાંથી દાદા પછા એ આવે ને દશા અત્યારે આપડા સિમંદ્રમી ને શર્માવટ કેવાય છે પૂર્ણ દશા શર્માવર્ટ એટલે પૂર્ણ દશા પૂર્ણ દશા વગર બે ડિગ્રી શર્માવર્ટ ના હોય એમનો પ્રશ્ન છે ઈશ્વરભાઈ નો માનવી ને પ્રારભ પ્રમાણે બધું મળતું હોય તો પછી પુરુષ ને ક્યાં અવકાશ થયો બીજો પ્રશ્ન છે માણસ સત્કર્મ કરવા ઈચ્છતો હોય છતાં તેમ કરી નથી શકતો તારું કારણ શું ઈશ્વરભાઈ પુરુષાર્થ થી કરેલો ખરો કોઈ પુરસાદ કરેલો જીવન જીવવું કોને કેવું જીવીએ છીએ આ જીવી છીએ જીવન પોતાનો વિલ પાવર હોય તારે આ વીલ પાવર નથી એક કોઈ વીલ પાવર નથી આતો બધું હા બમ પરંપરાગત આખા જગત ના મનુષ્ય કરવાની પોતાના હાથમાં સત્તા નથી રાત્રે ઉંગાડવાની સત્તા છે આપની પાસે એક રાતે ઉઠવાની સત્તા છે તમારી પાસે સંડાસ જવાની સત્તા છે સંડાસ જવાની સત્તા છે એ જયારે અટક્યા તારે ખબર પડે કેટક્યા તારે નતી તમને કઈ સત્તા છે કહો સમજવા જેવું છે ઈશ્વરભાઈ સમજવા જેવું છે સત્તા કઈ છે તમને તમારે તમારું ધાર્યું बीजा प्रश्न पूछा मत्कर्म करने जाए थी जाएकर्मस सत्कर्म करके मणस थे मणस क्या होते હિન્દુસ્તાન દેખાય છે પોતે માણસ થયેલા કેટલા માણસ દેખાયા પ્રકૃતિ પણ હું નાચું છું આપ ખરેખર ઈશ્વર દે ખરેખર એક વરજ નહી શું કે છે સમજણ ના પડે માં દેસાઇ છો કે જ્યા સુધી પુરુષાર્થ થયો નથી ત્યાં સુધી પુરુષાર્થ કેમ ગય હોય છે નામ ખોટું લોકોએ આ દેશનું નામ પાડ્યું અને લોકોને ઓળખવાનું સાધન છે તમે નથી ઈશ્વરભાઈ થોડું ઘણું ચૈતું નથી આવડું મોટું એના ટુકડા કરી ચૈતન્ય સરવાનું છો આટલી અપૂર્ણતા કેમ તો પછી આટલી અપૂર્ણતા કેમ હા આવરણ છે આવરણ ગયા પછી અદવાળું નથી આવતું અંધારું ગોળ આ પુણ્ય ને પુણ્ય ને પાપ ભટકાવે છે પુણ્ય પાપ ના હાથમાં બે ના હાથમાં સત્તા છે પુણ્ય હોય ત્યારે ગાડી પર બે હારે પાપ પછી બહેની નાઈ જાય આપણે પાપ બનતા અને સુખ આપશે તો પુણ્ય બનતા છે તમને સુખ જોઈતું હોય તો સુખ આપો પેલા દુઃખ જોઈએ હું અરે ગરબાઈ નઈ આપતા હરવાય છે ત્યાં કડી ખાઈ થઈ છે કડું ખારું થઈ ગયું ઘડું બગાડ્યું ઘરમાં જમતી દેરવણી આપવા માટે કેવું તો પડે ઓછી તમારી દોરવણી કોણ આપે તારે ધંધા પર નુકસાન કરી ના છીએ અમને અમારી ધોરણ અમને અમારા વડીલ આપી ગયા